श्लोक नंबर 129 स्वे स्वे धर्मे वन संतस्य नाइन ये स्वश्रिता अभ्यास चार प्रकारे प्रकार एक अद्यन भणव बीजू भाषय ना अर्थों चिंतन करता रहू ત્રીજું ઘોષ કરવો પુનરાવર્તન વારંવાર કરવું સ્પષ્ટ ઉચ્ચારણ કરીને બોલતા રહેવું અને ચોથું પાઠન બીજાને તે શાસ્ત્રો ભણાવવા તેમાં અધ્યયન તો અધ્યયન છે એ અલ્પકાળ છે અને ચિંતન ઘોષ અને પઠન પાઠન એ લોંગ લાઈફ આખી જિંદગી પર્યંત તો એને વિદ્યા છે એ પાચન થાય અને વિદ્યા છે એનું ફળ એને પ્રાપ્ત થાય ઉત્તરકાલીન બહુ સુખી હોય સાચી વિદ્યા હોય અને શાસ્ત્ર પદ્ધતિથી જો વિદ્યા મેળવી હોય તો એને ઉત્તરકાલીન બહુ સુખી થાય એ વિદ્યા એને સુખ હોય બોલું વિદ્યા છે એને માલિપા ને માલિપા બઉ કેવું આપણે ભણ્યા તો એ ઢાંડા કઈ ઉપયોગ ન થાય અને જો ફળ ન આવે વિદ્યાનું જ્ઞાન છે જ્ઞાન અને સુખ એ બે પર્યાય છે જ્ઞાન અને સુખ ભક્તિ અને આનંદ એ બે પર્યાય ભક્તિ કરે તો એને આનંદ આવવો જોઈએ આનંદ નથી આવતો તો એમાં કઈક માંદી ભક્તિ છે એ સ્વસ્થ ભક્તિ નથી ભક્તિ કરે તો એને આનંદના ફુવારા જ છૂટવા જોઈએ ભક્તિ વસ્તુ એવી છે કે એને આ ભક્તિ કરતો સેવા કરતો એને આનંદના ફુવારા ન છૂટે એટલે કઈક માંદલું કરે છે તંદુરસ્ત નથી કરતો શાસ્ત્ર પ્રમાણે અને જ્ઞાન છે એ સુખરૂપ જ થવું જોઈએ જ્ઞાન છે એ સુખરૂપ જાય અને જો જ્ઞાન સુખરૂપ ન થાય તો એમાં બીમારી છે જ્ઞાન બીમારી છે પોતાને તો ખરી પણ જ્ઞાનને હોતે લાગુ પડે ઘણી વખત આપણામાં એમ કરતા કરતા ઠેઠ માલિપા બીમારી હોય તો પછી ઠેઠ લગી બધી વ્યાપી જાય ને ઠેઠ વાળમાં હોતે એમ વાળ હોતે ધોળક એટલે બીમારી ભગવાન નો રાજી સાચો ધર્મ હોય તો ભગવાન રાજી થાય ધર્મ નો પર્યાય એ સુખ જ છે ધર્મ સુખ માટે જ કીધો છે અભ્યાસ ચાર પ્રકારે થાય છે એક અધ્યયન એટલે કે ભણવું બીજું ભણેલા વિષયનું અર્થોનું ચિંતન કરતા રહેવું ત્રીજું ઘોષ કરવો સ્પષ્ટ ઉચ્ચારણ કરીને બોલતા રહેવું અને ચોથું પાઠન બીજાને તે શાસ્ત્રો ભણાવવા તેમાં અધ્યયન તો વર્ષો સુધી બોલવાનું ચાલુ હતું કીર્તન ને પાકા કરતા ને પાકા સ્વામી કંઠસ તો બહુ હતું તો વર્ષો સુધી અમુક કીર્તન દરરોજ બોલી નાખવાના ગીતા સ્વામી કંઠસ ગીતા બોલી નાખ એક રાત્રે બોલે એકલા બોલે એટલે ઘોષ કે અને ચિંતન બે થઈ ગયું કે ઘોષ અને ચિંતન બે થઈ અને સ્વામી ચોરાશી વર્ષની ઉંમરે તો પાઠ લેતા કૃષ્ણપુર સ્વામી ચોરાશી વર્ષની ઉમરે શરીર હાલતું નહીં તો એ પાઠ લેતા એટલે આખી જિંદગી કહેવાય ને એ વિદ્યા કહેવાય અને એવા નવા નવા સરસ શ્લોકો બોલતા સ્વામી સ્વામીને શ્લોક બોલવાની પદ્ધતિ બહુ સરસ હતી એક શબ્દ સમજાવતા જાય વાર એને એની ઉપર ભાર દેતા જાય અને પાછું ટ્રાન્સલેશન કરતા જાય ને પાછું એનું વિવેચન કરતા જાય તેમાં બીજી કોઈ રીતે નહી અશુશ્રુષા ત્વરાશ લાઘા વિદ્યાયા શત્રવસ્ત્ર ગુરુની સેવા ન કરવી વિદ્યા એને ગુરુ પાસેથી જોઈ છે અને પછી એની સેવા ન કરવી તો એનો અર્થ એવો છે કે એનું એનું ઘાતક છે વિદ્યા ઘાતક ગુરુની સેવા ન કરવી ગંભીરતા વિના અતિશય ઉતાવળ કરવી અને પોતાની પ્રશંસા શ્લાઘાની ઈચ્છા રાખવી આ ત્રણ વિદ્યાના શત્રુઓ છે આમ વિદુરજીએ ગુરુની સેવા ન કરવી વગેરેને વિદ્યાના શત્રુ કહ્યા છે મનુ ગુરુની સેવા કરવી તે વિદ્યા મેળવવાનું મૂળ કારણ છે એમ કહ્યું છે યથા ખનન ખનિત્રેણા नरो वार्यधिगछती तथा गुरु गताम विद्याम गुरुगता विद्या जेम कोदाड़ी वगैरह आवश्यक साधनो थी जमीन मा ऊँडे सुधी खोदकाम करनारा मनुष्य ने पाणी मे सेवा करना शिष्य ने गुरु में रहेली विद्या कल्पलता में कहूं कि गुरु शुश्रूषया विद्या प्रचुरण धनेन व अथवा विद्य प्राप्या प्राक संस्कार वराचवा गुरु की सेवा करने की विद्या भुष्क धनों खर्च कर विद्या मेलवाये विद्या पठन पाठन करी में पारंगत थवाये पूर्व संस्कार हो विद्यादेव अथवा महापुरुष वरदानी विद्या प्राप्त थी सके અધ્ય પછીના ત્રણ તો ચિંતન ઘોષન ફરીથી વાંચો અધ્ય પછી ના ત્રણ તો ચિંતન ઘોષ અને પાઠન તો આધાર કાળજીથી મેળવી શકાય છે એટલે શું એનો અર્થ તમે કોઈ હેમજ્યા નથી સમજવું જ નથી આમ તો સમજવું છે મેળવી શકાય છે એટલા માટે જ મૂળમાં આદરાત કર્તવ્ય આવું વાક્ય મૂક્યું છે આદર હોય તો ન થાય અને ઓલું તો પરાયણ પરાયણ હોતે થાય અધ્યયન તો સમજે અધ્યયન તો આપણે બોલાવે ગુરુજી બોલાવે તો ક્યાં જવું એક જ છે બીજો એક જ જગ્યા છે ક્યાં કે સંડ જાય તો પાઠનો ટાઈમ બીજી તો કોઈ જગ્યા છે પરાયણ થાય હોત અને ઓલું તો અંતર જો વિદ્યા આદર હોય તો ચિંતન થાય ને તો ચિંતન કેવી રીતે થાય તમને ગુરુ આદર હોય એટલે ચિંતન નો થાય ખાલી તો એ થાય વળી જો સરખો આદર હોય તો પણ તમને વિદ્યાનો હોતે આદર હોય તો તમને એનું ચિંતન ભણાવી અને વિદ્યાનો આદર હોય કે ન હોય પણ આ તો માનું કે પરીક્ષા આવી છે તો કરવું પડે તો શું થાય આવી ભરાણા ભાઈ આવી ભરાણા પરીક્ષામાં આવી ભરાણા એટલે કર્યા કિરાવીને છૂટક્યો હોય નહીં ઓલું ત્રણ છે એ આદર થી થાય છે અને આ એક છે એમાં આદર હોય કે ન હોય તો ખરું આદર થી હોત થાય છે આદરથી થાય વિદ્યા છે એને બરાબર આદર ભણ્યા હોય અને ગુરુ સેવાથી ભણ્યા આમાં તો એમ કીધું કે પૈસા દઈ હોતે ભણાય છે વિદ્યા મેળવી શકાય છે બીજું પઠન પાઠન હાટા કરીને હું તને ન્યાય ભણાવતો મને વ્યાકરણ ભણાય એવું કરીને હોતે છે એને સુખરૂપ અને ઉત્તરકાલીન સુખરૂપ થાય એને મળતી વખતે જેમ જેમ વિદ્યા છે વાપરતા વધે છે ને વિદ્યા વાપરતા વધે તો એને સુખ વધવું જોઈએ કે આપણે ભયના તુખી વિદ્યા નું હતું એના કરતા પાંચ વર્ષ થાય તો એને એમ થઈ જાય ઓહો મેં તો બહુ પ્રાપ્ત કરી લીધું એને પછી મરેટા આપડે કામ થઈ ગયું એવું એને અનુભૂતિ થાય તો એ વિદ્યા છે એ ફળી કહેવાય એને કઈ એનો ઉપયોગ ન આવે ને કઈ એને સુખ એને અંતરમાં સુખરૂપ ન થાય તો ફળી ન કહેવાય અને ફળે ક્યારે કીધું મૂળ કારણ કીધું ગુરુની સેવાથી જો એને એને સુખરૂપ ન થાય એટલે સુખરૂપ ક્યારે થાય કે સેવા ભાવના એમાં કારણ હોય વિદ્યામાં તો થાય કે હાલો ભાઈ ભણીને આપણે સેવા કરીએ ભગવાનની ક્યાંક વધારે વિશેષ સેવા થાય ભણે નહીં તો એ સેવા તો થાય જ છે સેવા નથી થતી એવું તો નથી એમ પણ કઈક વિશેષ સેવા થાય અને પાખું હોતું હોય ને હાલવાનો પગ હોય ને પાખું હોય તો એ વિશેષ સેવા થાય એટલે સેવાની ભાવના હોય અને જો ભણે તો એને સુખરૂપ થાય બધી વાત થાય અને એ આદર હોય તો ત્રણ થાય વિદ્યાનો હૃદયમાં આદર હોય તો વિદ્યાનો જો આદર ન હોય તો થાય નહીં ચિંતન ઘોષ અને બીજાને ભણવું ભણાવવું એ બહુ ન થાય માથે પડે ને આવીને માથે આવી પીડું હોય કરે તો વાત જુદી છે પણ આદર વિના ન થાય ફરીથી વાત અધ્ય પછી ના ત્રણ તો ચિંતન ઘોષ અને પાઠન તો આદર થકી કાળજીથી મેળવી શકાય છેલ્લે સુધી એને આદર હોય આદર હોય તો જાળવાની ઈચ્છા ને તો એની કાળજી રાખે તો ઓલું થાય નહી તો ન થાય ભણે ભૂલી જાય મારી કોટી હોય તો મારી પાસે એટલે એનો બહુ દ્વેષ થાય એટલા માટે જ મૂળમાં આદરાત કર્તવ્ય આવું વાક્ય મૂક્યું છે વાંચો એમાં જ એમાં આકડી હતો ને એ નહીં નઈ ને એ નહીં મૂળ શ્લોક છે ઓલામાં આદરાત કરતા એવું કીધું છે આદરાત મૂળ શ્લોક એમ કીધું સત્શાસ્ત્ર અભ્યાસ આદર રાત એના હૃદયમાં એને એમ કે આદર નહી હોય કે કોઈ સ્વાદ નહિ હોય તો મારી કોટી નહી કેટલું કરવાનું મારી કોટી થતું નથી ખાલી આચાર્ય ને શિક્ષા નથી મહારાજ ને આદેશ સાધુશાસ્ત્ર નો અભ્યાસ આગળ આચાર્ય ને સાધુ ને તો ભગવદી થવું જોઈએ શાસ્ત્ર અભ્યાસ નો જરૂર છે એવું આવ્યું હતું ને કાલે આપણે ભગવદી થઈ ગયા એટલે પૂરું થઈ ગયું ભગવતી કેમ થવાય શાસ્ત્ર નો અભ્યાસ કરવો એવું ક્યાં આમાં ક્યાં ભગવદી થવા માં એવું આવ્યું છે કાલે આપણે ચર્ચા થઈ હતી એવું આવ્યું હતું હમ ભાડા લઈને બેસી જાવ ભગવતી થાય ને ભગવાન પોતે મગજ શક્તિ ન આપે માળા ફેરવે તો સારું કેવાય હકીકત તો મેન તો એ છે પરા વિદ્યા છે મુખ્ય છે પરા ને એમાં ઉપકાર ઉપકાર્ય ભાવ છે પરા ઉપર ઉપકાર કરે છે અને પરાને મજબૂત કરે છે માળા તો પરાવિદ્યા છે ભગવાન ને યાદ કરવા પરાવિદ્યા છે ભગવાન મેમરી કરવી કે ભગવાન ની આરાધના કરવી નવધા ભક્તિ કરવી ઈ પરાવિદ્યા છે નવતા ભક્તિ એવા ભાવી જોઈએ કરીને પરમાત્માની સારી રીતે અનુભૂતિ થાય અધિગમ્ય તે માટે અભ્યાસ આદર થી કરવો જો પ્રમાદ થાય તો વિદ્યાભ્યાસ માં આદર ન રહે માટે પ્રમાદ ન કરવો મૃત્યુ આળસ પ્રમાદ થી અને અન્ન થી બ્રાહ્મણ ને મારવાને ચાહે છે એટલે બ્રાહ્મણ ને હોતે સાધુ લાગુ પડી જાય અને આચાર્ય મારા જ સાધુ લાગુ પડી જાય બ્રાહ્મણ ને મારી નાખે છે જીવ થી ગરો પડી ગય હોય તો જીવ થી મારી નાખે ની અત્યારે આવે છે એમાં જો બીજું ક્યાંક સમજતા હોય એવું લાગે છે હું તમે હું સમજ્યા ભગવાનને માર્ગે પાડી નાખે વિપરાંત જીગાંશ હતી સાધુ એને સાધુ નો રેવા દે એને બ્રાહ્મણ નો રેવા દે એટલે એને વિપરાંત જીગાંશ હતી એમ કીધું બ્રાહ્મણ મારી નાખે એવું કઈ ને આળસ કોઈ માણસ મરી જાય અમુક નો જાડો થાય આળસો માણસો જાડા આવે કે પાતળા આળસુ માણસો જ જાડા થઈ જાય તો આમ ધોડા થયા હોય તો આ બીજા જાડા હોય તો પાતળા થઈ જાય ને છોકરાઓ ગદોડા જેવા હોય અને એને બહુ લેફ્ટ રાઈટમાં લે તો પછી પાતળા થઈ જાય જો આળસુ હોય તો હાવ પાતળા હોય તો ગદોડા જેવા થઈ જાય એટલે એને મારી નાખે છે એટલે શું એને બ્રાહ્મણ ન રહેવા દે અને સાધુ ને સાધુ ન રહેવા દે આળસ પ્રમાદ અને અન્ન દોષ અનદોષ એટલે ઝેનું નો ખપે અને ઝે નો ખપે ઈ નો એલું ખાય તો એમના મન દોષ કહેવાય ઝે નું ખપે અને ઝે નો ખપે એ ખાય તો એમના મન દોષ કહેવાય પછી બ્રાહ્મણ નો રે ને સાધુ નો રે જી પણ આળસ આદિક દોષરૂપ કયા છે આલસ્યમ મદ મોહચ મદમોહોચ ચાપલમ ગોષ્ઠી રેવચ સ્તબતા ચાભિમાની તથા ચંચતા વાતો કરવાની સુવર્ણ કરવાની ટેવ ઉદ્ધતાને વાતો કરવાની સુવર્ણ કરવાની ટેવ ઉદ્ધતા અભિમાની પણ અને સ્વાર્થ ન છોડવો આ સાત વિદ્યાર્થીઓને માટે દોષરૂપ છે પંડિત લોકો શાસ્ત્ર ના જ્ઞાની હોય છે અને એને મોહ પણ હોય છે આપણે ખાલી સાંભળીએ છીએ ઓળખ આપણે એમાં શંકા થતી નથી અને શંકા સમજાતી નથી મેં હું કીધું કયો હું એમાં ડાઉટ છે વિદ્યા નું ફળ ન આવે અને મોહ એટલે દુરા દુરાગ્રહ હોય તો અભિનિવેશ અભિનગ મને આ ભણાવો વિદ્ય નો આવેલો કે ભણે તો એના આવે આગ્રહ હોય દુરાગ્રહ હોય વાતો કરવાની સુવર્ણ કરવાની ટેવ ઉદ્ધતા અભિમાની ઉદ્ધત પંડિતો ઉદ્ધત હોય કે ન હોય મોટા ભાગે પણ એ વિદ્યા નો આવે પંડિત હોય તો નથી આવતું એવું હોય છે ફળ નો આવે ઉભિ પણ અભિમાની ને ઉદ્ધતા ઉદ્ધત અભિમાની હોય એ પહેલા એનું પોતાને એમ કે હું છું હું છું અને ઉદ્ધત છે એ અપમાન કરે અભિમાની હોય એ અપમાન કરે જેવું ન હોય એને પોતાનું બહુ હોય એમ હું છું હું છું છું એ અમુક નો હોતે માન આપે જો પોતાને આપતા હોય તો કોક પોતાને કોઈક માન આપતું હોય તો અભિમાની શું કરે અને પોતાનું કોઈક માન આપતું હોય તો ઉદ્ધત શું કરે બેન ડિફરન્સ આવે ઉદ્ધત એને કહેવાય કે કોઈ પોતાને માન આપે કે ન આપે પણ બીજા ને અપમાન કરવા તિરસ્કાર અને અભિમાન થોડું નથી બોલું થોડુંક હોય થોડુંક કમ હોય કે જો કોઈ પોતાનું માન આપે તો પછી અભિમાની બહુ સન્માન કરે હોતે તો એ ઉદ્ધત નો કહેવાય બીજાનું સન્માન કરે એ ઉદ્ધત કહેવાય ઉદ્ધત નો કહેવાય અને અભિમાન બીજા નું સન્માન કરે કે ન કરે આળસ આ સાત વિદ્યાર્થીઓને માટે દોષરૂપ છે આળસ છોડીને અભ્યાસ કરવા લાગે તો કદાચ શરીરમાં કષ્ટ થાય પણ વિદ્યા મેળવવા ચાતા હોય તેને તે દુઃખ તરફ ધ્યાન દેવાય જ નહીં દુઃખ એટલે વિદ્યાર્થીને કારવું વિદ્યાર્થી વિદ્યા ભણવી એટલે વિદ્યા ભણવી એજ મોટો કારહો કેવાય એટલે એનાથી એનાથી ભાગવું નહી એનાથી બેવું નહી મહેનત હોય મરી થોડું જવાય છોડી દેવો એટલે આપણે મનધાર્યું કરતા હોય અને કરવાનું હોય ન કરતા હોય તો એટલે એ છોડી દેવું એ મોટું કસ્ટ છે ને વધારે વધારે કષ્ટ કુ કેવાય મનધાર્યું મૂકવું પડે એનાથી મોટું કષ્ટ છે કોઈ એનાથી મોટું કોઈ કષ્ટ છે જ ને પોતાની દુ કામ કરે પણ કોક એ જો મુકાવી તમે આ કરો તો ન કરે દહ નું એકનું ના કરે પરાયણ જોડાય તો અર્ધા નું કરે કે પા જી કહ્યું છે કે સુખાર્થીના કુતુ વિદ્યા નાસ્તી વિદ્યાર્થીના સુખમ સુખાર્થી વા ત્યજેત વિદ્યા વિદ્યાર્થી વા ત્યજેત સુખમ હું થવું આપણે સુખાર્થી થવું કે વિદ્યાર્થી થયું વિદ્યા સુખ ને માટે હોય કે ન હોય હોય કે ન હોય તો તમાર સુરફ ભાગે આપણે શું કરે તમે સુખ દેખા ભણે ત્યાં હોય નહી તો ક્યાંથી મળે અને વિદ્યાર્થીને સુખ ક્યાંથી હોય સુખાર્થી રહેવું હોય તો વિદ્યા ને તજી દેવી અને વિદ્યા મેળવવી હોય તો સુખ છોડી દેવું જોઈએ વિદ્યા ચિંતન અને ઘોષણ સ્પષ્ટ ઉચ્ચારણ થી બોલવા રૂપ અભ્યાસ તો પાછલી રાત્રે વેલી સવારે પાંચ વાગે ઉઠી તો આપડે થોડો ઘોષ થાય તો બીજા ઘોષ કરે કે હવે ટાઈમ થઈ ગયો છે તો બીજો સાહેબ નાખે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પડખે આવીને રાયું નાખે એટલે જાતનો ઘોષ જ કેવાયું બોલવાનું ગળું હાલવું જોઈએ પોતાનું ગળું હાલવું જોઈએ ગળું હાલે ઘોશ કેતો મોટે ઘોષ કરો ગમે એમ તો જાગે ગોદડું ખેંચો તો વાળી વાત જુદી છે એ પાછું બીજી વાર હાથમાં ન આવે વિદ્યા ચિંતન અને ઘોષણ સ્પષ્ટ ઉચ્ચારણથી બોલવા અભ્યાસ તો પાછલી રાત્રે વહેલી સવારે જ કરવો કારણ કે તે સમયે બુદ્ધિમાં નિર્મળતા અને વિશેષ ફૂર્તિ હોય છે અત્યારના બધા ભણે છે એ હું ખરો ખર આગલી ભણે ખરેખર તો શાંત વાતાવરણ ક્યારેય હોય ને હવારે હોય પણ હવારે મગજ હોતે શાંત હોય અને વાતાવરણ હોતે શાંત હોય હા ખાલી મગજ શાંત ન હોય ને વાતાવરણ શાંત હોય કરે તો થઈ ખર દિવસની ઊંઘ વિદ્યાર્થીની બુદ્ધિ ને જળ કરી દે છે આમ સ્મૃતિ કહે છે પાછલી રાત્રે અધ્યન કરીને પાછા ફરી સુઈ જવું નહીં પાઠથી આજ થઈ જાય થોડોક હોય ને અથવા તો થઈ ગયું પાક તો પછી હોય ને છ વાગે ઉઠે એવું ન કરવું ત્રણ વાગે ઉઠે કોઈ કરે એવું કરવું એમ તો ઝીણી બુદ્ધિ થવાનું હોય એ ફળ પડે આમ તો હા ના જ પાડી દીધી કે ના હોવું જ નહી દોષરૂપ છે પાછલી રાત્રે અધ્યન કરીને પાછા ફરીવાર સુ્યું છે નિશાંતે ના પરિશ્રાંત બ્રહ્માદિત્ય પુનઃ થાકી ગયો પરિશ્રાંતિ થાકી ગયો હોય તો રાતે હોવાનું કીધું છે ને મગજ એ મગજ ફ્રેશ દિવસે એટલે વ્યસન છે એટલે ફ્રેશ ના રે બીડી પીવા વાળા હોય તો બીડી આપડે બીડી એમ કોઈ એમ કે બીડી પીવા વાળો કે હું બીડી ન પીવું તો મને મગજ ફ્રેશ ના રે અને સાચી વાત છે એનું માથું દુખે મગજ ચક્કર ચક્કર ફરે મગજ છે ફરવા તો આલો આપણે બી એ વ્યસન છે વ્યસન છે એટલે મગજ ચક્કર ચક્કર ફરે છે ફ્રેશ નથી થતું વ્યસન છે લઈને એ કઈ નેચરલતા નથી એમ કોઈ બીજા ન હોતા હોય એને કઈ ઓલું થાય એવું નથી મગજ ફ્રેશ નગજ ફ્રેશ ન રે એનો અર્થ એવો નથી કે દિવસે ન હોવે તો મગજ ફ્રેશ ના રહે આપણે વ્યસન પાડ્યું છે અને હવે ન હોઈ તો મગજ ફ્રેશ ન રે આપણે કરવો નથી ભવિષ્ય હું હવે થોડાક થોડી જિંદગી હવે હું એ પ્રયોગ કરી થોડી જિંદગી પ્રયોગ કરી તો ઠેઠ લગી અપસેટ થઈ જઈ તો નિશાંત બ્રહ્માદિત્ય પુનઃ સપેદ રાતના પાછલા પોરેલા વિદ્યાર્થી આપડે ક્યાં હોય આપણે નિરાજ થઈ ગયે એટલે ઓલું ટેવ પડી ગઈ છે ટેવ પડી ગઈ એટલે હવે તો હોય તો અપસેટ થઈ જાય મગજ ન હોય તો હોય તે નિત્ય પુનઃ સ્વપે પાછલી રાત્રિ અધ્યયન કરીને ફરી સુવું નહીં વિદ્યાભ્યાસ ના સમયે જે વિઘ્ન રૂપ છે તે નારદજી વિદ્યા વિઘ્ન કરનારા છે રાક્ષસીટ્યુડ હોય ત્યારે ત્યારે વિદ્યા ને પાન સવિદ્યામાંથી ગત વિઘ્ન વિદ્યા વિઘ્ન કરાણી શક આ વિદ્યા માં વિઘ્ન કરનારા છે જુગાર પુસ્તક ની વધારે પડતી જાળવણી પડવા દે તો વિદ્યા નો પડે પુસ્તક પણ એનો પાછો ઉપયોગ હતો પૂરો કરવો એ જુગાર પુસ્તક વધારે પડતી જાળવણી વાણી બાગ બગીચા શોખ વાણી હમ હોય એમાં ખોટું લખાયું છે પુસ્તક ની વધારે પડતી સેવા બાગ બગીચા નો શોખ સાપ થી ડરે તેમજા જન સમુદાય થી ડરતો હોય મોત થી ડરે તેમજ ભરપેટ ખાવાથી ડરતો હોય राक्षसी भोजन राक्षसी स्त्री डरते जून थोड़ा जमा ने आज पचीस त्री वर्ष पहला छोरा लगन करोर्ड परीक्षा हो गणी वक्त लगन लाइ ले लेता ले બોર્ડ ની પરીક્ષામાં પેલા લગ્ન થઈ ગયું ના પાસ થાય બોર્ડમાં પરીક્ષા હોશિયાર હોય તો વિદ્યા વિઘ્ન કરાણી સાત બંને સંધ્યા સમયે રાતના પહેલા અને છેલ્લા બે પોર માં અને દિવસે પુણ્યશાળી મનુષ્ય ઊંઘું નહી આ રીતના સ્મૃતિના વચન પ્રમાણે વિદ્યાર્થી એવી નહીં ભાષાચાર્યુ છે આ ટાઈમે આમ તો કોઈ એકાદ જગ્યાએ ક્યાંક વિદ્યાર્થીઓને દિવસે ઊંઘવાની છુટી આપી છે બીજી ક્યાંક આવે છે આમાં નથી આવ્યું પણ એમ કે છુટી આપી આ સિવાય અમુક સમયે અભ્યાસ ન કરવો એમ પણ કહ્યું છે વિદ્યાભ્યા કર્તવ્યો નિશો મધ્યમયામયો અનધ્યાયેશર્મશાસ્ત્રો દીતેષુ છે જેમ કે રાતના વચલા બે પહોર અર્થાત નવ વાગ્યા પછીથી અને ત્રણ વાગ્યા પહેલાના છ કલાક અભ્યાસ ન કરવો ના પાડી અત્યારે બધા એમ કરે છે ને એટલે તોય છતાંય આપણા સંતોમાં આમ કે અગિયાર વાગ્યા સુધી બહુ વાંધો નથી આવતો હવે અગિયાર વાગ્યા પછી જો એ અભ્યાસ કરે તો હવારે ન થઈ શકે એમ એટલા માટે હવારનો ટાઈમ છે એ આ ટાઈમ મેનેજમેન્ટ છે ને ક્રીમ ટાઈમ મીડિયમ ટાઈમ અને હાવ જનરલ ટાઈમ એટલે ક્રીમ ટાઈમ છે એ હવારનો છે જો ક્રીમ ટાઈમ ને ઓલા બીજા મીડિયમ ટાઈમમાં કે ઓલા ઓલા ટાઈમમાં જનરલ ટાઈમમાં કરીને જનરલ ટાઈમ વધારી દે તો પછી ક્રીમ ટાઈમ એનો હાવ ફ્લોપ જાય ત્યારે કરીને બાર વાગ્યા બે વાગ્યા સુધી વાંચતો હોય તો પછી ત્રણ વાગ્યા સવાર ક્યાંથી ઉઠે એટલા માટે રાત્રિના બે પોર છે વચ્ચેના એમાં એ નોકાવ પાછો અગિયાર વાગ્યા હોતી તો બહુ વાંધો ન કેવાય અગિયાર વાગ્યા હોતી માણસ કરે તો અત્યારના જમાના પ્રમાણે આમાં ક્યાંય કીધું નથી પોર એટલે ત્રણ કલાક એક પોર હોય એટલે છ કલાક નિદ્રા કરવી તો એ પાછું અત્યારે વિજ્ઞાન મેચિંગ થઈ જાય કે છ કલાક નિદ્રા હોય મોટા માળાને તો એ માપસર કેવાય એવું કે જેમ કે રાતના વચલા બે કલાક ઊંઘ થઈ જાય જોઈએ એટલે ઊંઘ થઈ જાય એટલે પછી સવારે વહેલો ઉઠે તો એને અસ્ફૂર્તિ ન રે રાત્રે વધારે જાગે પછી વેલો જાગે તો એને અસ્ફૂર્તિ રે દિવસ ભણવા માટે નિષેધ કરેલા બધા જ દિવસો એ વિદ્યાભ્યાસ ન કરવો આ શ્લોક માં કર્તવ્ય શબ્દ ને આજનાર્થમાં તવ્ય પ્રત્યે થયો છે એટલે અને આચાર્ય બ્રાહ્મણ હોવાથી તેમણે સત્સા અવશ્ય કરવો જોઈએ એવું સમજાય છે કારણ કે શ્રુતિએ કહ્યું છે બ્રાહ્મણે નિષ્કારણ ષડંગો વેદો અધ્યેતવ્યો જ્ઞાય છે કોઈ પણ નિષ્કારણ શાસ્ત્ર અભ્યાસ કરવો જોઈએ કોઈ હેતુ હોય તો ખરો ભાઈ પણ નિષ્કારણ કોઈ કારણ ન હોય તો પણ બ્રાહ્મણો છ અંગો સહિત વેદો ભણવા જોઈએ અને સમજવા જોઈએ ભાગવત માં કહ્યું છે આ તું જો શાસ્ત્ર ને સમજે તો એ બીજાને સમજાવશે હું भगवत महुदे के तपोविद्याप्राणम निश्रेयस करे उभे तप अद्याणों करना है જે ધર્મ લાગુ પડે સૌન્યતા ભેત બ્રાહ્મણે પોતાની જિંદગીના પહેલા તબક્કામાં યથા સમય સૂઝ પ્રમાણે શાસ્ત્ર નું અધ્યન શાસ્ત્ર ભણ્યા વિના તો તે પતિત થઈ જાય છે સાધુ સાધુ તોના સંતો હતા એને સત્સંગ તો ફેલાયો છે સત્સંગ પણ એ ભયણા વિના ના હતા ને તો એ ભણા કરતા શ્રેષ્ઠ હતા એ ઓલા કે બહુ શ્રુત હતા નિસ્કુળન સ્વામી નિષ્ફળ કાવ્ય લખ્યું તો એટલા બધા શાસ્ત્રોના જે ઉપનિષદ ના વાક્યો હોય ને એનું સીધું ગુજરાતી કરીને લખ્યું છે એનું ગુજરાતી કરે છે અને જ્યાં જ્યાં નિષ્કુળ કાવ્ય છે વિષ ગ્રંથ એ બી એમાં હાલ તો નિસ્કુળન એટલું ખરું કે એની પર ડિગ્રી નતી નતી એટલે કામ હેલું અને જો ડિગ્રી મેળવી જાય તો કામ નો હાલે એના લખાણ થી ડિગ્રી બીજા મુશ્કેલી થઈ જાય અને ડિગ્રી ન મેળવે એમ ભણે તો વાંધો ન સત્શાસ્ત્ર અભ્યાસ તો એને કરવો જોઈએ એ બધા બહુ શ્રુત હતા એટલે અભ્યાસ તો એમને મારા જ હમણાં સત્સંગીજી વાંચીએ છીએ એમાં એક એક એક શાસ્ત્ર નો અભ્યાસ શ્રવણ કરતા એક શાસ્ત્ર નું શ્રવણ કરતા એક શાસ્ત્ર નું શ્રવણ કરતા એવું આવે છે મહારાજ જયારે કથા લઈને બેસે તો પછી ઓલા પરાયણ આવવું જ પડે કે ન આવવું પડે વેદોના ભણતર વિના તો બ્રાહ્મણ ને અંધાપો હોય તેમ દાનખંડ માં કહ્યું છે શ્રુતિ સ્મૃતિ ઉભે નેત્રે બ્રાહ્મણ પ્રકિર્તિ શ્રુતિ અને સ્મૃતિ આ બે બ્રાહ્મણોની આંખો છે બે માંથી એક ન હોય તો તે કાણો કહેવાય અને બે માંથી એક પણ ન હોય તો તે આંધળો ગણાય એની દ્રષ્ટિ આવવી જોઈએ ભણવાથી કઈ બહુ એટલું બધું પૂરું નથી થઈ જતું એની દ્રષ્ટિ આવવી જોઈએ તો એને આંખ જો દ્રષ્ટિ ન આવે તો આંખ ન કહેવાય એમ શાસ્ત્રની દ્રષ્ટિ ધર્મ ની દ્રષ્ટિ શું છે વેદાંત ની દ્રષ્ટિ શું છે એની દ્રષ્ટિ આવવી એટલે તો એને દર્શન કહેવામાં વેદાંત દર્શન મહારાજ ની દ્રષ્ટિ શું છે કામદક માં કહ્યું છે કે ગાવ પશ્યંતિ ગંધે ના વેદેહી પશ્યંતી વાડવા ચારે પશ્યંતી રાજય ના ખવાય ગાય બીજું શું છે પણ એ નાક થી પેલા હું કે આંખ થી જોઈ લે ખબર ના પડે કે આ ખવાય કે ન ખવાય દોડે હું હું કરીને પછી ખાય એટલે એમ જોવે આ આપણું અહિત કરવા ત્યાર થયો છે કે આ આપણું હિત કરવા ત્યાર થયો છે એવું જાણતા એટલે એની હતી એના ઉપર ગાયો ગંધ ઉપર થી જુએ છે જાણે છે બ્રાહ્મણો વેદાધ્ય શાસ્ત્ર દ્રષ્ટિથી જુએ છે જાણે છે ગુપ્તચર દ્વારા જગતને જુએ છે અને જાણે છે અને બીજા બધા આંખોથી જુએ છે જાણે છે બ્રાહ્મણોની આંખો શાસ્ત્રો છે વિદુરજીએ કહ્યું છે કે અષ્ટ ગુણા પુરુષમ દીપયંતી પ્રજ્ઞા ચૌલ્યમ ચમહ શ્રુતમ ચાક્રમ ચા દાનમ યથાશક્તિ કૃતજ્ઞતા છે આઠ ગુણો છે બુદ્ધિ પ્રજ્ઞા પ્રજ્ઞા તો વિવેક વિવેકશીલ બુદ્ધિ વિવેકશીલ બુદ્ધિ કુલિનતા ઇન્દ્રિય નિગ્રહ શાસ્ત્ર પરાક્રમ ઓછું બોલવાપણું યથાશક્તિનતા એટલે એનું કુળ હોય તો આ શોભે એવું નથી એમ પણ સત્શીલતા હોય એમ કે કુળવાન એટલે હારો શીલ પરાક્રમ એટલે તો બીજા કોઈ ન કરી શકે એવું સારું કામ કરવું પરાક્રમ પરાક્રમ તો આમ તો કેવાય પર એટલે શત્રુ એમ શત્રુ ઉપર ઉપરવટ થાય પણ એના કરતા આ શોભાડે છે કરીને ઓછું બોલવા પણ કરી શોભાની વાત છે કે શોભા કઈ વધારે તો કરે ને પછી બોલે નહીં બીજા બોલે ઈ નો બોલે તો એની શોભા બહુ વધે માણસો એમ જોવેજ્ઞ પણ એટલે કોકે આપણી ઉપર કઈક કર્યું હોય કે કઈ મદદ કરી હોય કે ઓલું કર્યું હોય તો એ કોઈ ભૂલે નહિ કૃતજ્ઞ એટલે ખરા કૃત્ય ને વિદ્યા સિવાય તો બ્રાહ્મણ પણ જ સિદ્ધ થતું મળતું નથી આવું સ્કંદપુરાણમાં સ્કંદપુરાણ કાશીખંડમાં કહ્યું છે યથા દારૂમયો હસ્તિ યથા કૃતિમયો મૃગ તથા વિપ્રોઅનધિતયોમી નાગ નામધારકા લાકડાનો હાથી ચામડાની ખોળનો જ હરણ અને અભણ બ્રાહ્મણ આ ત્રણ કેવળ નામ માત્રના જ છે માટે સર્વ પુરુષાર્થ ને સાધનારો શાસ્ત્ર નો અભ્યાસ અવશ્ય જરૂર કરવો આવું તાત્પર્ય છે સર્વ પુરુષાર્થ ને સાધનારો શાસ્ત્ર નો અભ્યાસ છે એ આચાર્ય મહારાજે કરવો સાધુ કરવો અને બ્રાહ્મણ એ કરવો પૂરું થઈ ગયું